खोटई गए छे ये खोटकाई जाय छे बगड़ी जाय छे तारा को जीव बीउ आत्मा बतो एमो जतो रे छे <laughs> गरमा जे वस्तु होय के बदी के जे बगड़ी जाय तेरा आखो आत्मा एमो जतो रे छे फ्री छे दिस अवे अगीती जाइए जाय उपादी तो भरगे भरबादी पसंद केला है આજુ બાજુ હિસાબ આત્મા બાદમાં બધું એમો અરે બાપા હું નહિ લાવ્યો નથી આત્મ જ્ઞાન થયું નથી આત્મ જ્ઞાન થયું પોજીને લેવા દેવું આ કોઈ ને આત્મા ને લેવા દેવા તે ઉપર ની આપત આપડે ઘર નો કદાચ આપડે નાખ્યા ઉપયોગમાં ઉપયોગમાં આવી ગયા ત્યારે ક્યારે ના રહે છે ગરમી છે પેપર માં પરીક્ષા લખતો પેપર લખો હોય ચાલતું રહે તો નવરાજ પડે ખબર પડી એને બાકી ઓકે હું કઈ નથી કર્યો એવું નથી હું કેવું કારણ છટ પડી ગઈ પડી ગયા બાદ બાદ કરતા કરતા કરતા કરતા ભૂલથી ગયા કેટલીક વસ્તુકામ ફરવાનું થાય છે ને તે ગુજરાત નિયમ છે મારી સ્વતંત્ર જોઈ રહી છે અનુભવી રીતે ના? ભગવાન આવે દુખ કરી ગંદ એક દાણો છે નામ ના દેખાય તો સમજાશે જશે થાવા લાગી એની દોડ કા સબક થાય હે સબક તો યાદ ન થી કે આ તો તમારે પાછા પડે મોટી શું સંજોગો થયા શું થયું હોય જાત થયું હોય એમના મન કોઈ ભાવ બગડ્યા છે તારે દીધા આવું હોય માનવ આદિ તડી મે તો તડી બીજો પુરાવો આપ્યો જો એની તારો એક પર કોલ ગોળ પહેલી ગયે કોલ ગોળ પહેલી તાં જોતું મળી રહેલું સુખ તો પોતરા જોઈ તો બધું મળી રહે તો પુરાવો નહીં બોલ બાબાને મતલબ કશું એના આ તો ગો કર્યા કે લબુ ચાલે વાડે ના એટલે એ અનબરી યુ કે પર કેરે તમે તો અને આપડે સાહેબ ગુડમાન હતો ગુડમાન આપડા કામ નહી આરોપ જાય તો ગુનો છે કામ લાગે ને માણસ હોય પરિસ્થિતિ રાજી માણસ પોતાના સારી નથી માણસ તો વકીલો છે એ આ માણસ કેવું છે ના એ તો પટી ગયું પ્રશ્ન શું તમે જાવ કમલ કરી ફરી ભાઈ ના હતો પોતાની ચાલો નહિ મારા ન્યાય થી મને ગરબુ નહી ઓ કિમડપુર કોણે બરાબર તને જોગવા લઈ ગયા ભાઈ અજ્ઞાત કર હા એટલે બધા મદદ તો આવી ગઈ હા સર એટલે જો કમાય એકવાર કે ઉપર આ પાર હા અને તે વખત વાત કરવાનો મહિનો હોય એ બેટા ને તો અસર કરે કે હું બોલ દઉં ભાઈ સંજોગોમાં તમને આવી સંજોગો હોય તો ખબર permangan કે દાદા ને આપડે ફોન બોંદ ના રાખવો બીજા ના ફોન થી ઉપયોગ કરવો એટલે ગેલા પાછા બીજા નો ઉપયોગ કરો સવાર કરો પણ સવારે રીતે સવારે એમાં તો છે ને હા એ વસ્તુ એ કોઈ દવરો જ ના પડે જોએ તો જંતે કરે તે આઈ આઈ જેવું સબાઈ સબાઈ હારી દે કે તમારું નામ જા ઓળતો થી ને પાર તમારે માર્જે લાગે અને ગવર્મેન્ટમાં ભોગ્યો નિંદિર હો ભોગલે તો જા પકાટ કરો ડાક આ હોડ મારા ફોન લીન બેટા આ છેત મારો ફોન લીન બેટા આદરી આપો તો શાંતમ દે દીધો વિસ્કરે જમલે રાતે દે પછી આપડે પછી થાય તમારે બેઠા હોય તો મજૂરી આપે એ જમા હું ટપાકા ના તૈયાર આ જમાના માં મેસેબિટી થઈ ગઈ છે ને આ જમાના જરૂરિયાત ની વસ્તુ થઈ ગઈ છે આ જમાના માં જરૂરિયાત ની વસ્તુ થઈ ગઈ છે તમે પ્લેન માં ના જાઓ તો સાઈન માં ના જાઓ તો પગડ્યા છે ને લોકો ને તો નુકસાન થયું ને લોકો ને તમારો ફાયદો એટલો ઓછો થયો ને રાખે એ ગાય તો આ તો લોકો મને કંઈ ના તમારે એ જેવી થઈ જાય ચાલો અમેરિકા બધા ત્યાં કેટલા ભેગા થઈ જતા હતા ઘોડાગાડી જોવા માટે એ વખત લવાઈ લાગતી હતી દાદા તો સામાન્ય રીતે જીવન જીવે ને ઉપાધી ઓછી થાય તો કર્યું નહી કે આપડે પાડોશી લાયા કયું કર્યું અને પછી મેં શાક ને એ વસ્તુ છે તેને આપની જે વાત છે દાદા એ ચિંતન પૂર્વક ચિંતન પૂર્વક મનન પૂર્વક સાંભળ્યું હોય તો એક સાથે સો પ્રશ્નો બી આવી જાય તો નિકાલ થઈ શકે મન એટલું તૈયાર રહે છે પણ ચિંતન કરવું જોઈએ કે શું કીધું કઈ રીતે આપણે એનું સમજવું કઈ રીતે સામાન્ય ચાલો પાડવો એટલે જયંતિભાઈ બહુ ઉપયોગી થાય આમને તો ઉપયોગી ગણિત થાય છે મને મારી રીતે થાય છે પણ જેને અમે બી વાત કરીએ છીએ છાપામાં આવે કે ભાઈ તમે આમાં જાવશો તો જ્ઞાન અનુકૂળ થાય બીજી વાત તો શું થાય કે એને બી એમ શાંતિ થાય આ પ્રોસેસ થી આ પ્રોસેસ થી મદદ કરી આપ ભાઈ તું આમ કર મને આમ ફાયદો કેમ કે તમને બદલવા માંગે પણ શું ચાલે પ્રાપ્ત પરિષય પ્રાપ્ત પરિષય હોય પ્રાપ્ત હોય એના માટે ભલે હોય તો એની પર પ્રયાસ ના રાખો કે આ સારી વસ્તુ જેવું તો અભિપ્રાય જોઈ લો અમને શિરડી સાહેબ પાસે જશો તો મદદ થઈ જશે જલારામ બાપા ની મદદ થઈ જશે દ્વારકા ની મદદ થઈ જશે એ અજ્ઞાન આપણને બહુ વચ્ચે આવી જાય બહાર કેવું એ લોકો ખાય એમને માન્યતા વાળા કરું નહીં ના માન્યતા વાળા ને કહેવાય નહી આ વસ્તુ એકાંતિક અમુક જ મહત્વ વાત થાય બિલકુલ આ તો અનુભવમાં આપ કેમેડી આ જા કેમેડી કરીએ અને ફેમેડી કુ સેવા છે આ તો ઉગમ્યા બરોબર છે જો લોકો નું માનવક જગ્યા જે કાલે ચાલુ થઈ ગયો જો મને વિવેક ઇક્રેન ઇકકલે શું આ તેલા કરી રહ્યા છે એમ ના થઈ ગયા પણ આ તો આપની આપની કેમેડી મોટા મોટા એક્ઝિક્યુટિવ બ્રેન વર્ક ના બી હોય આપણને અનુભવ થયો અને આપડે એમ કહી કે જો આમાંથી તને સો ટકા ફાયદો થશે તો એ લોકો ની હજી એ લોકો માન્યતા બી આ ટાઈપ હોય છે કે કૃષ્ણ ભગવાન નું નામ લો એનાથી ફાયદો થાય એ ફાયદો થતો નથી જાગ્રત અવસ્થા નથી એટલે એટલે આપડો જે આ સમજણ છે ને એ હજી સિમ્પલ થવી જોઈએ આપડી સમજણ જે છે સિમ્પલ થવી જોઈએ એમને આપણી સમજણ દાદા એમ છે કે આપણને મને મદદ મળી સમજો અને મળી ગઈ પણ બીજા બે જણા સાથે કામ કરતા હોય એ બી જો મારી જેમ સમજે તો આખા બધા પેલું થાય છે આ વચ્ચે આવે તો આપણે અરવિંદ સોસાયટી આપીને તો દાસ બાપુ બને નિત્રમંદનાને કે કે એક સનેહ કલ્પના હતો તમાર તપસી પુરુષો મર થાય એ બોતો એ બોલ પ્રતિ આતાતા દીધી ગઈ કે કે નું મા જોરા પેરે રો હા તો જોરા ના હોતી દજાઈ માં મે તો એ કરી દે ઉત એટલે આ જાતા હીરે લઈને પરવા સબરે પર કોણ આવે હા તમે સમજવી રાખ્યું મારા અનુભવ માં હિતકારી નથી પંખો એટલો કે ઘણી બધી વસ્તુ હિતકારી નથી પંખો એટલો શું ઘણી બધી વસ્તુ હિતકારી આપણે નાખે ગંદામાસિયો પડતા હોય તેમાં આપડે કરે આપે છે હા એટલું બધા સ્પષ્ટ કરી ના જોતો નોકરી ઊંચી કરો એ કઈ કરે મારે એલો બાપ ધાર આવે બહાર તો આપડે બોલીએ બહાર તો બહાર જુ કરેલું જેમ જાય ને એટલે અમારાથી પવન વગર રહેવાનું તે આપડે બરોબર એમાં જ વાય બને પણ બોલ આપ્યું નથી ખબર છે બીજો કઈ વિચાર ગમે તમને બધું આપણે કોઈ પતો નથી આખરી સંજોગા થાય પસંદ કર્યો હતો પછી આની પાસે જયંતિભાઈ આવ્યા તો કે દાદા પાસે રહી જવાની સુખદ આવ્યા પછી સુખદ આવ્યા તમે સુધાન થયા તમારી તમને રોડ નથી આવ્યો રોડ ની ડેફિનેશન હોય શું હોય રોજ દરેક વસ્તુ થઈ જાય તો વસ્તુ બિારે અલગ બગડી ની હોય મે પૂર્વ જન્મ ના પુણ્ય ચા મુક્તિ કરે ફ્રી આવશે તમારે શું થયા હતા એ હતા એ જવાયા કબી સ્થિતિ દાદા એવું થયું એ લોકો અંદર અંદર બધા નક્કી કરતા હતા કે આ વાત મહેતા પાસે જવી ના જોવે બધા ની નવાઈ છે અને લોકો બધા થાય છે અફીર ની જેવું છે આજે આજ નો ગુસ્સો કાઢ નો ટક્કો વધવાનો છે આ થી જે પડતો તે મિત્રના રક્ષણ કરતો છે કેવાયના કે એ પડળ પર થઈ જાય કે આ પડળ પર ના થઈ વેથી કુછ કરો પડળ પડાઈ ગયો મિત્ર તો અત્યારે એવો સોનું કરી શકે છે આ દર્દ છે કે એને દે કમાલ જેવું લાગે પણ રાતે જ ચેડેના હે આ રાતે ચેડે પડછાયા હતા તો મને કઈ વિચાર હતા દાદા ભગવાન એનું આજે પતિ ગયું બધું પાછું અત્યારે પતિ ગયું માણસ અથડામણ થતી હોય દાખલા દેખાય દેખાય એવું કરવું જોઈએ એવું થયું મુંબઈ નો તો રીતે સલિત કરે જે મેનેજરો કેસરાત માં આવું જા પછી હાથમાં જાય ને કોઈ ઘર દેખાય દેખાયતા ને દાદા દેખાય પછી એનો કે ભાઈ રહ્યો નહી જે ગયો દાદા ભાઈ આખા ચહેર ના મારું ભરવાનું હું એમને ખુદ ભગવાન તરીકે માનું મારું સ્વરૂપ દેવાનું બધું આવે ને દાદા પછી તો એક વખત માણસ ગાંડો થાય टा प्रमाणे ना पड़ी देवी बारुभव कई पे खबर पड़े जाए सगवी सके यहां पाचा मगे आपसे आवे खबर पड़े दबर पड़ी कई We now realized formulas in departed. To be lifetaly? Just a strike inиш teomo части. São nem bushительства wami. Kimse go for the poor of them? Ahhhh... Fatiha,operabiliteva dirasul! Tkit te zada o tu! ...een de switched te? Aar wha se substantially? E T0e mixed teiden aši! It's almost like this! It'sAmil Kathy. Som obviously watched a movie visible in the world. Whomdaya? એમને બીજા લફડા બધા હોય લે સ્ટીજન પછી પછી મારી છે તો કેવી રીતે અંદર શું વસ્તુઓ છે પુરવાર કરવી પડે તો પુરવાર કરતા આવડે નહિ એટલે બધા ભરતો દાદા ની વાત સો એ સો ટકા સત્ય હોય અને આપણા માટે માં હોય માટે ખબર નથી આઠવાની કમલે છે એવું મને શું મને કરે ઉકેલ લે આવે છે બઉ ટેસ્ટ કરી છે તારું કોઈ માણસ પડી જાય આવડે પડતું નથી આવડે પડી જાય કેમ બોલે જિંદગી નું કોઈ જડે પંચ પડી જાય ને પંચાયત બને મળે ના હોય ખરીદી તો મુખ્ય અમજ પાકા થઈ જાય નથી ઘણો વ્યવહાર કાચો કરો એ તો અંદર પડેલી એટલે પાકો કરવા માર્ગ ખુલ્લા ઉતારો આપડે કરી આપડે ધરા તૈયારી કરે બીજી આપડે પણ માને તો અભિમાને ના મારે કઈ અમને પાર આપડે તમે આપડે બરાબર ને એમ કરી દેવાનું તમારી પાછી છે આપી દીધી થોડીક થોડીક વાર કલાક પણ નહી થોડીક થોડીક વાર તારી કેટલી વાર લાગે કલાક પૂરા કરો ને ગંટર પછી